શુદ્ધ પ્રયોગ ને સમતા હરણ કર્યું કરમ કલંકુલ દુર નિવારી જીવ વરે શિવનારી શિવનારી એટલે મોક્ષ કરમ કલંક ઉડી જાય